આવતો ભાવ જ છે આપડે આજે આપડે કઈ ફોન વાળા નથી કે આપડે પૂર્વ પૂર્વ માનતા નથી કે આવું આ લઈ ને મૂકીને આયા ઓવર ડ્રાફ્ટ મૂકીને આવ્યા તેમાં ફરી ઓવર ડ્રાફ્ટ મૂકીને જાઓ ચડાવી હોય શું રોઈ નાખીએ એટલું તો જે પુરુષ આયલો પાપ તમનાવ દેવા જેમ તેમ પૂરું કરે તો બહુ થઈ ગયું દૂધ પાણી જતું રે સારી વિચારી સારું મને હા વિચાર સાધુઓ પાસે ખોલી પાછળ ગોળિયા એટલે માણસ ઘૂંચાયા કર લોકો નો એટલે ભાગ જ નથી પોતા બુદ્ધિ થી મનમાં માની અને હિતા સાધન માને पार्थ ने श्वार मैं समझ ने श्वास मैं कई रीते हाथिया करोड़ो रूपया मिलकत है તારી પોતાના આત્મા માટે કરે એટલે સ્વાર્થી છે લોકો ભ્રાંતિ નો સ્વાર્થ છે ખરો સ્વાર્થ મોખે લઈ જાય આ ભ્રાંતિ નો સ્વાર્થ માર ખવડાય ખવડાય ખરે સો પોતાનું પાય નહીં Hoto, hoto, misunderstood, misunderstood, not proper... ...this is fine ah. house. ...anamate karu, bāyacokura matate karu, ares karu. ...tawanace, biharvañce, vākutu cokurañprayamra kwanas madhukurañce, ...pasandhīle vanu, i'ma heranilu taga ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ...kain ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh ཁh રિયલ તો સગાઈ કોનર છોકરો બઉ સુંદર સાથે વધારે પડતી આસકિત કરી નાખો શું થાય વધારે રિયલ થવા જ નથી થશે નહી આરો ઘરમાં પ્રયામ રાખો બધા બધું વ્યવહારિકતા આપડી બી એમ કે તમે અમને પ્રેમ નથી કરતા તો આપડે શું કરવાનું છે ઘડીએ તમે મારા પર પ્રેમ કરતા નથી તમે કાચા બોવ એવું કે પોતાની બહેરી કેમ પ્રેમ ના કરો પ્રેમ તો કરવો છે એ બોલે પણ આપડા કેમ બોલાય છે પણ આશક્તિ નહી પ્રેમ છે પણ આશક્તિ નહીં ને નામ કેવાય વધે નહિ ઘટેલા ચઢાવો તો વધે નહીં ઘટે ગાઢ પડો તો એ ઘટે ના જાય તમારી પડો પ્રેમ ફુલાો તો વધે નહીં પ્રેમ ની ખરી વ્યાખ્યા આ જગત જાણતું નથી તમે એમને ગાળ આપી જાવ તમે એમની સાથે ઝઘડો કરી જાઓ તમારો બિલો નોર્મલ પ્રેમ કોઈ નોર્માલિટી તમારું કોને દાદા તમારે પંચોતેર સિત્યોતેર હશે કઉા બિપિન ભાઈ એમ કે છે કે હું તો દર વખતે એવું કઉ છું પણ એમ કેમ ખરું એવું આપડે એમ કરતા કરતા એમનું મન થરા છે તમે જયારે ઈરાબા ને કહો છો કે મને તમારું ઘર ગમતું નથી તો બાચુ એમને તો સાચું જ લાગે છે દરરોજ યાદ કરવાનું તમે યાદ તો હું યાદ તો કરે પણ કઈ રીતે યાદ કરે એ જોવાનું ને દસ મિનિટ રીતે કરવાની પ્રેશર ઘટ ના થાય લાયો ત્યાંથી પછી ખબર આવી કે તમારે અમેરિકા જવાનું છે માટે વહેલા આવજો વડોદરા નહી દેખાતા મને આખુ ગત નિર્દોષ દેખાય જગન્નાથ માત્ર નિર્દોષ દેખાય એટલે આપડે દ્રષ્ટિ કેળવાની ગરના માં તો નિર્દોષ કારણ કે આ દેહ માં છવીસ વસ્તુ રહ્યો નથી આ દેહ નો માલિક નથી ઓનર અગી આનો ટાઈટલ નથી મારી પાસે કોણ બોલે છે ખરું હકીકત વાણીનો માલિક નથી એટલે માલકી વગર ની વાણી છે સરસ્વતી સર વાણી ને દશન કરે ને તોય પ્રત્યક્ષ સરસ આ વાણી ઓરિજિનલ ટ્રેકર બોલી રહી છે ઓરિજિનલ ટ્રેપ રેકર નોટ આ ઓરિજિનલ નથી આ ઓરિજિનલ પછી આ ઓરિજિનલ તેના પછી ઓરિજિનલ હા ઓરિઝન તેની પર હું જ્ઞાતા દર્શતા રહ્યો છું કારણ કે આ વાણી ચાર ઓછી હોય થોડી મને ભૂલ થવાનો સંભવ કરો મિત્ર બીજામાં આપડે એનો ઇન્ટરેસ્ટ એનો એનું તપાસ કરી છે ઊંડા ઉતરી ને આમાં ઊંડા ઉતરી ની તપાસ નથી તો કોઈ પણ તમને નુકસાન કરે નઈ મારા હોય તો એકાદરો આવજો મુંબઈ વડે છે થોડીક વાર બે મહિટે લાગે તો અહીંયા કહ્યું છે કે આવું સુખદ છે બારનું જગત વિશે ભૌતિકમાં ફૂલ ભૌતિક માં ફૂલી ડેવલેપ આપડા કરતા વધારે એમ ભૌતિક માં આપડે અંડર લેવલે અંડર લેવલ એટલે ફોન ના લોકોનું કઉ છુ તમારે આ પ્રમાણે સમજવું પડશે તો વિષયની કઈ પ્રેરણા હોય વિષય તો એટલા જ માટે કરે છે આ લોકો કે આખો જાડો કસાયો માં કસાયો રહેવા માન મન લોભમન પડશે ના પુત્રો આ તો વિષય ના અડે નહિ પણ શું થાય બધી કરે પછી માટે આખો દાડો થાક લાગે ને બઉ દુઃખ થાય આખો દાડો જે ક્લેશ થયા ને તેની શાંતિ માટે આ વિષય ભોગવે વિષય નહીં આ પ્રજા પ્રજા વિષય ચિંતા કરવી પડે ત્યારે કાલે શું ખાઈ છે અને આ લોકો અક્કલ વગર ના ચિંતા કર્યા ઉપલબ્ધિ આપણને બધી સમજણ પડે બુસારમાં જરૂર છે અને બિન જરૂરિયાત બુદ્ધિ નો ઉપયોગ કરવાની જરૂર નથી જરૂર નથી કારણ કે ઉપયોગ શું કરે છે બીજે બધે બુ વાપરીએ છે ને કે ના કામનો હવે અતારે કેતે આ જેમ કુતરું થતે હવા સુખામ મળતે એનો કઈ ચાલ નઈ કેતો એ આપણે કઈ જરૂર નથી કેવગર આપણે બુદ્ધિ પછી વિચાર કરવો અને આપણે એવો વિચાર થી કર્યો કે કાલ શું મળશે એમ હા હા બેશ અદેશ હતા અલેશ હતા ઈ સારું તો હવે નઈ કરે કે જય ભી તો બોલે જીવન ગના આપડી જોડે મિત્રાચારી હોય વધી ગયું એટલે આપડી બુદ્ધિ માર ખાય છે માણસ અહંકાર તો આથરો છે અહંકાર અહંકાર નો વાકે છે બુદ્ધિ નો વાકે ચાલે છે જી એમના મન કેવાય શું કેવાય આ શેરી માંથી બહાર નીકળે ને એમના મન કહેવાય અને બહાર નીકળે છે એ ચિત છે ભટકે મન મન નથી ભટકતો મન તો વિચારણા હોય ઘેર બેઠા બેઠો માર્કેટ બધું ક્યારે જોયા ઘેર બેઠા બેઠા ખરીદી એવું કરે શેઠાણી તો ઉઠો ને કઈ બધું આઈ ગયું છે તમારે બેસ ને કે જે પોલી રીતે જમતા નથી હેતુ સમજી કે કોનામ શું રોગ છે એટલે શેઠ બોલ્યા તું અકલ વાળી હિતના માટે વાત કરી રહી છે ભાઈ શું કહી હતી કહી રહી તી કે જમતા નથી કોઈ દાડો જમતી વખતે અમી રીતે જમતા નથી તારા છેદ મને કહેવા મળ્યા મેં ચેન્દર મોકલ્યો ચેસ ને ખુલ્લી રીતે ખરેખર એવું થાય છે કે મારું મકુ પડી ગયું છે એટલે પછી એ પૂછે ખાના પછી હોતો મને ખબર ના પડે એટલે કે તમારે ચિતનું ઠેકવાણું નથી ચિતની ગેરામશો નઈ ચિત્ત આધાર જ હોવ નહી તો એનું ફળ આવશે સંજોગો કોઈ પણ સંજોગોમાં હાજર રાખો સરકાર દરેક કાર્ય પછી હાજર રાખવું છે રહેતું નથી એમ શું કરું લપટું પડી ગયું મેં બહુ માથે મેખા પછી લપટું પડી ગયેલું છે સાઠ હજાર રૂપિયા હું માગું છું સાત વર્ષ થી આવતા કેમ ત્યાં મારે યાત્રા કરીને એ ગોઠવણી કહી છે સાઠ એક રૂપિયા અમારે ખર્ચ થાય બેંક માં ઘણા થયા રૂપિયા હાલ ચોર પોતાની જાત ને અક્કલ વાર મારે મારા જે અક્કલ વાર કોઈ નથી પકડાતો જ નહિ પેલા આમ ગાડીમાં આવતા જતા હતા ને ટ્રેનમાં ત્યાર તો વડોદરા સ્ટેશન ઉતરીએ એટલે વડોદરા સ્ટેશન ઉતરીએ એટલે તરત લક્ષ્મીજી દેવી દેખાય અમને એમના દર્શન કરીએ અને કહીએ મામા નું પોલ અને છઠ્ઠું ઘર તમારે જયારે આવું હોય ત્યાં તમારું ઘર છે અમાર ત્યાં જ આવજે એવું નઈ તમારે જયારે અનુકૂળ આવે ત્યાં તમારું ઘર છે લક્ષ્મીજી અને જતો હોય દે બે વર્ષ પછી આપડે કેમ આમ જવાનું થયું છે એનો આતરીયે તેથી માર ખાઈએ બોલાય બોલાય કરીએ માર રીત છે જ્ઞાન માને છે પછી જ્ઞાન ખોલવાનું રહી જ નહીં ને ઉદય માં આવે હું કઈ હિસાબ કામ છે હા એમનો ખુશાલ છે મારીઓનો માર્ગ ઉદય માં આવે જી જીવન જીવે જીવા દે કરાવું કઈ દુઃખ મુખ કશું થયેલું નહી એટલે મને ખબર જ નહિ કે નઈ છે કઈ થયું છે કેટલા વર્ષ થઈ ગયા નઈ કેટલા વરસ થઈ ગયા ચાર વરસ થયા પાંચ પાંચ વર્ગું છઠું વિંડો વિંડો ઉગાડી હતી જયારે ઠંડક પવન આવતો ત્યારે બંધ કરવા ઉભો થયો પલંગમાં અને પલંગમાંથી ઉભો થતી પગ થી કઈ પડ્યો તેથી એકદમ પડી ગયો તેની હાથે આ થયું છે ઘરના માણસ ને ખબર પડી કે આ શું છે બધા પણ હું બોલ્યો નહિ કઈ નકા જાગ્યું છે એટલે ઉપર પલંગ ચઢવા માટે પ્રયત્ન કર્યો પણ ના થયો એટલે પછી મેં બી રસિક ભાઈ ઉઠો કહ્યું એટલે પછી મેં ઉચકે દીધો ગયા ખાસ કઈ થય નથી મને કારણ થી જુદા પડ્યા છે એવો અનુભવ રહ્યા કરે પછી સવાર માં ડોક્ટરો આવ્યા ડોક્ટર ને ખબર હોય મોટા ડોક્ટર માં ત્રિવેદી સાહેબ કરી દીધું એમ્બ્યુલન્સ ક્યારેક દાદાજી ચાલે નઈ દાવાખાના વાવું પડે મારું કામ નઈ મને બેહી જશે નહી બે જશે દવાખાના આવી ભરી દવાખાનું આવું પડે એટલે પછી એમના કેવાથી ત્યાં ગયો ત્યાં એમને ટેસ્ટ કર્યો બધો પછી એમને લાગ્યું કે થોડા દુઃખ થતું નથી બઉ સહન કરો છો અમે સહનશક્તિ ના હોય અમારો કીડી કડી હોય અમારા સહન શક્તિ ના હોય કારણ સહન યે પછી ડોક્ટરો આધીન જુદું છે આત્મા ડાક્ટરોના ડા હોય હાસ્ય ટેન્શન રહી હાસ્ય જોયે બધા પછી તારીખ સારું કરે છે ઘર ના બધા તો ચાલે <z Oft> <s Common> <novellis> <ozuage> બધું ફરી વાર કામ અમારે પૈસા ડેરેલ નહી તો બિચારા કઈ પણ સુખ અંદર શાંતિ થાય છે એમ કે થાય ખરી શાંતિ પણ કામ નઈ ને અને ત્યાં આગળ તો અહી સત્સંગ શું ચાલે સત્સંગ તો ખરો સત્સંગ ત્યાં ચાલે સ્ત્રીઓ ગીઓ બધા સત્સંગમાં છોકરાઓ બધા સત્સંગ ત્યાર પછી આ કાર્ય થઈ જાય પ્રાર્થ કર સંયોગ ભેગા થાય તારે પ્રાર્થ માંગ સંયોગ જ્યાં સંયોગ ની જરૂર ત્યાં પ્રારંભ આપણા લોકો વહેલો ઉઠ્યો તો પ્રાર્થ પૂર ધાર્મિક ક્રિયા કરે એ પુર કર્યો અથર્મ કરે પ્રાર્થ કર્યો એ પુર આ મારાખ્યાન વાત છે ને તે પ્રાર્થ છે મગજ સારું હતું ઈગોઈઝમ છે બધું એ કર્મ બધ્યું કેવાય મેચ્યું એમ કે છે કર્મ કર્યું બાંધ્યું કેવાયું કે ગર્વ રસ રાખ્યો તમને કઈ ગરવ બધું સાત માર્ગો જે દળા હોય છે આ કઈ પણ સિનેમા જેમ પૂછવા હતા એમ ગયા મારી બેટરી ચાર્જ થઈ જાય ને આપના આશીર્વાદ કર્યા બેટરી ચાર્જ થઈ જાય જાણવા જેવું શું છે ખરેખર શું છે આ છે કે તે છે જાણી લીધે બધી એક ફોર ફોરી જોઈન્ટ કચ્છ ગાડી ગાડી જોઈન્ટ શણા શંકર પ્રભુતિભે દેવ સદા વંદિતા સામારસ્વતી ભગવતી નિશેષ જા આંગિક આંગિક ભુવન્ય વાચિક સર્વ devon don't